આવતો બઉ કરી છે બીજું દખલ કરી પણ આવતી બીજી ગાડી તો મળીકાર બધો ડખો કરે આવું અહંકાર કરે છે એ બોલી જાય છે ડખું કરે છે એ પોતાની સમજણથી નહિ પેલું બનવાનું ને એટલું નીકળી જાય નીકળી જાય જો કરીએ વાઈ લે તો પછી વાવી લે ના હું આવું હાલ અહંકાર બની જાય છે એટલે વધુ ને ખાસ નિકાલી ખુ નિકા ભાઈ બેન સગત્ય તારીખ ચાર દસ बरोडा बरोडा जा ये तेला तेला तेला ये हमने लाओ लाओ बड़ोड़ा पहला न फर्व था પેપર વાત એ શુદ્ધ હાથ માં છે બીજું બધું રિલેટીવ છે અને કર્યા કરે છે તે વ્યવહાર કાગળ થઈ ગયો કરે છે આત્મા નહી હા એ નહીં એવું નઈ આપડે શા કર્યું આત્મા ની કે આત્મા ગમતું હોય કોઈને પૂતું ગમતું હોય નટુકાનું એમ છે કે આત્મા બંને વખત વાપરીયે એટલે કન્ફ્યુઝન થઈ જાય છે યુદ્ધ આત્મા એ જ આત્મા એમ સિર કરે છે કર્યા કરે છે અને તે જ આપડે જ્ઞાતા ત્મા શુ આત્મા જોડે જતો નથી ને શુદ્ધાત્મા જોડે જતો નથી આવે નહી આત્મા શબ્દ મૂકીએ છે જોડે આત્મા શબ્દ મૂકીએ છે એટલે ગોટે ચડી જાય કેમ એમ જેવું કાપુ પડે જે છે એવું કેવું કહે ને આપડે ભૂતગર છે નમક નટુ કાકા બહુ જ પ્રમાણિત છે એ કબૂલ કરે કે આટલા વર્ષોમાં આ વસ્તુ મને સમજાણી નથી એ કબૂલ કરે છે કે આ કુદરત વાળી જે વાત છે તે અને શુદ્ધ આત્મા એમાં કે એકે સમજાતી નથી એનો પ્રશ્ન છે નટુ ભાઈ તમને આભાર થાય ના હું અનુભવમાં આવે છે પણ લેવા આત્માને પ્રતિચિત આત્માને આખોનો પરકા એ બધું છે hey, <left niño> <coughs> એની એ નથી સમજાતું એવું નથી સમજાતું ના શાંતિ રહેતી એતો મનોનિગ્રહ છે શાંતિ ના રહે મન ભ્રષ્ટ થાય પણ મનો નિગ્રહ ના થાય પણ નિગ્રહ નાય એ નિ બી જાય રોકી રાખવું આપડે હરકત ના કરે આ શાંતિ ઉત્પન્ન ના કરે એ રીતે મન બીજી રોકી રાખવું એટલે અહીં નિગ્રહ કરે એ પાસે ચક્ક્રમ નિગ્રહ કરે વાત નિગર કરે એની કસોટી અમને કેવી રીતે ખબર પડે વર્ષ નથી થયું એ જ કસોટી છે પાત્રીસ માર્ક આવે તો આમાંથી પાંત્રીસ માર્ક આવે છે ને પાસ થાય છે પાંત્રીસ માર્ક મળે તો પાસ થઈ જાય છે ને એમ પાંત્રીસ પાંત્રીસ માર્કેટ એટલે પાંત્રીસ માર્ક આવે તો પછી આગળના આગળ ના ક્લાસ માં છે ને એમ એમની જાદુ પ્રશ્ન છે કસોટી શબ્દ ક્યાં ક્યાં છે એટલે આ કસોટી અમે પરીક્ષા દીકરાલી આવું શું બઉ કેવા મનગ્રહ ની જરૂર પડે છે મનોનિગ્રહ ની જરૂર પડે છે બીજા ને બીજી રીતે તમને બીજી રીતે એટલે તમારે અનુકૂળ વાત નઈ શુદ્ધ આત્મા માં જાગૃતિ આવે તો એની સ્ફૂર્તિ ખરી કે નહી આપે જે પેહલા કહ્યું કે પ્રતિષ્ઠિત આત્મા માંથી શુદ્ધાત્મા ની જાગૃતિ આવે તો પછી એની સ્મૃતિ રે ખરી પ્રતિષ્ઠિત આત્માની શુદ્ધાત્મા ની જાગૃતિ માં પછી પ્રતિષ્ઠિત આત્મા ની સ્મૃતિ રે ખરીષ્ટ લક્ષણ હોય એ બધા આપડે થી કઈ જુદા થઈ ગયા બીજો બધો ભાગ આપડે ઉપર ગઈ આપડે એમાંથી જુદા થઈ ગયા એ આપડે સુધી થતો બીજું બધું રહ્યું છે યાદગીરી વાતગીરી કરી સિલેક્ટ ભર છે યાદ ના થાય દર્શન ભાઈ દર્શન થી જોઈ છે कर ने यादृति को समझो के ને ભૂલી ના જાય માસ થાય એ બધી સ્મૃતિ હોય એમ અજ્ઞાન શુદ્ધાત્મા મળ્યા પછી મામા એટલે બધી યાદ હાથમાં કોઈ યાદિ જેટલા તમે હાથમાં હતા હોય યાદિરી સંખ્યા નહીં પૂરણ પૂરણ પાડીએ તો ચૌચાલે પોતા शौचालय था। से जरूरत भगना भाग पाया खाली पूल सुधारे तो એક જ્ઞાતિક એક હવે આપણે આ ઉદયું થોડી વાત તો કે બીજા જ્ઞાતિ વાત તો તોને સમજાવવાનું કીધું હોય વાતમાં એક જ વારી સદો સુલા પણ તમે એટેચમેન્ટ ની સી વાત કરો તમને ખબર છે કે એને કોટાય માન થાય કે આ બસ કે ટકરો એને કદાપ ખુદ ખોદ આવ બરાબર મેં દેખાડાવું તો રોજી ઓરન બહાર રહેવા છે પ્રતિષ્ઠા આત્મા આત્મા પર થાય કે આવે થાય તોનો દસ આપું થઈ ગયો પણ તમે આપડે મજૂર થતો હોય ત્યારે જુદો રાખ્યો રાજામાં આત્મા શબ્દ બીજે વાપરી હલકો પડી જાય છે વિચાર આવ્યો જોડે થાય દાદા કે છે કે આ પૂર્વ કહેતા લક્ષણ ખબર પડતું થતું ને એવું જગત શબ્દ એને આવી શક્યો જોયા છે ને બધા જોયા નથી પડે જઈ લો હોય તેને આત્મા પડે આનું કોને કુદરત થયું પડે આપણને ખ્યાલ તો આવે ને કે આજ છે એમ એટલે એની જે દેસાઈએ પૂછવું કે એની સ્મૃતિ રે કે નહીં એના અનુસંધાનમાં એને વાત કરે પણ મારો પ્રશ્ન એ છે કે કોણ સ્મૃતિ રાખે છે એટલે બે તો હતા પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત હવે તમે નવું કાઢ્યું આત્મા ની તો કેવું નથી તમે જે કહો છો તે પૂર્વ લક્ષણો પરથી ખબર પડે કે દોરેકે એવો કોઈ પુરુષ પેપર માં નથી આવતું કે ઇન્ડિયામાં કોઈ જગ્યાએ કે દુનિયામાં કોઈ જગ્યા આવતો નથી હું પણ ગાંધીજી ના જેમને જોયા છે તો આવે કદાચ ક્યાંય પણ એ ઓળખાય આખી થિયરી ઉપર જાય છે નટું કાકા પૂર્વજન્મ છે કે નહીં એ એને ફિટ કરવું છે એ તો કઈ થઈ જતું નથી પૂરે દિલથી ફિટ થઈ જવું છે બસ થઈ જવું જમમ જીરો આપણે રક્ષણ તો આણવ ના ઘરે તો પછી કઈ નહોતું આ તો મેસેજ એ કસ્તીની વાત કરે છે એ કસ્તી તો આપણે ખબર પડે એટલે ના કે જે રક્ષણ કેવું છે તમને ચરી કહેતા આદરજન પીણા કે ઈચ્છા છે આ જ હોય જો ચેતાવણી કરી એને આગળ વધવાનું છે દુઃખ રાખવાનું નથી આગળ ન વધારે દુઃખ નથી સરખામ કરવાની જરૂર નહીં આપડે સરખામણી એટલે શું કે જતો હોય તો આપડે અનુભવ ના કરી કે બઉ સારું કાઢીએ આપણને એનું ફળ બની જાય એ નથી કેવ હાથે વાર્તા હતા તમે આગળ વધવા દેરિઝન ના કરે તો દુઃખ મળે દાખલો છે એમનું એમ કેવું છે કે કોઈ પણ સારું કરતો હોય એને અનુ વચના કરી બહુ સારું કરે છે એટલે તમે એની જોડે આપડા લોકો શું કરે છે ભાગ જુદો ને એ વાત થાય એવું થઈ શકે ને આપડે અનુભા કરી બઉ સારું કરે છે કોની જોડે એ સમજવું છે કમ્પેરિઝન કેટલો બધું છે બઉ મોટો છે પહેલા ગયા કમ્પેરિઝન હોય એનો સરખા ગુણધર્મ હોય એની વચ્ચે કમ્પેરિઝન હોય તો વધારે છે વધારે છે એટલે કે દુઃખ સુદ્ધ હતું જ્ઞાન ઓકે કમ્પેરીઝન કરવાથી પ્રગતિ ના થાય એટલેને કામ એમ પણ ઓપરેશન કરવાથી પ્રગતિ ના થાય ક્ષણ કરવા જેવે આપણે નિરીક્ષણ કરીએ તો ખ્યાલ આવે તો એ કંપ થઈ શકી એમનો પ્રશ્ન શું હતો કે આપે કહ્યું હશે કે આપડે કમ્પેર ના કરવું કોઈની જોડે એના ભાઈ પ્રશ્ન કે આપડે કોઈની જોડે કમ્પેર ના કરવું એવું આપડે હશે તો તો તો કરીએ કરીએ ને ને આપે કે કેમ્પેર કરે છે ગુણો છે આવો આવો નહીં વધે આ બધું શું છે મેળવા કેવી રીતે આપનારો પ્રેરણા કોઈ વસ્તુ મનમાં જીતાવેલો સારું હોય ત્યારે સ્વીકાર કરેલો નથી જયેશ પ્રશ્ન આપે મારો મેં તમારું પુસ્તક આપવા મારી વાંચી એમાંથી મને પ્રેરણા મળી તમારે આવી શક્યો ને તો હું કેવી રીતે આવી શકત એ જે કોન્ટ્રાસ્ટ આવ્યો એ આખા લણ કોન્ટ્રા બરો ના ના આપડે લઈએ દાખલા તરીકે મહાવીર ભગવાન મહાવીર અને શ્રીમદ રાજચંદ્ર હવે એ બેનુ મૂકીએ કે કમ્પેરિઝન કોન્ટ્રા તો શું શું મુકાય એ જાણવું છે થાય છે તો ખરું છે એ કમ્પેરિંગ કોન્ટ્રાક્ટ થાય છે તો ખરું છે પણ એ કોણ કરે છે એ અહંકાર કરે છે એમાંથી કોમ્પિટિશન ની પ્રશ્ન ઉભો થાય તો એ કોમ્પિટિશન કોણ કરે છે એ અહંકાર કરે છે કે રિલેટિવ કરે છે એ પ્રજ્ઞા કરે છે કે રિલેટિવ હા એમ કે આ કમ્પેર પછી કોમ્પિટિશન જે થાય છે તો એ કોણ કરે છે અહંકાર કરે છે કે પ્રજ્ઞા કરે છે મારી જોડે લઈ જુઓ એક જ કામ કોન્ટ્રાક્ટ પડેલી પડે અહંકાર હોય ત્યાં સુધી કોમ્પિટિશન માં એ પડે અહંકાર હોય ત્યાં સુધી એ કોમ્પિટિશન માં પડે પડે આપડે એમના કેવી દે પણ કોમ્પિટિશન માં પડે તો ખરો પણ એ કોમ્પિટિશન માં પડે તો ખરો ખરો બં છે છતાં તેઓ વ્યવહાર માં રહે છે એટલે કેવા પુરુષો સત્સંગમાં અને આત્મા રૂપો સુખ માં તેમાં પીતી કરે છે ખરો પરંતુ વય ને તે વ્યવહાર વ્યક્ત છે સંસ્થાનો ભાર વહેશે તો તેનું કારણ શું આ સંસ્થામાં જે ચોરાકીઓ ભોગવવા માટે છે તેમાં સૌ કરતા મનુષ્યની ઉત્તમ છે અને તે જીવને પ્રાપ્ત થઈ ગણિત દુર્લભ છે તથા તે ઈશ્વર પ્રાપ્ત થઈ તો બચ તેને સરહદમાં મોત વિલાસમાં વ્યસ્ત ન મારીને તો મનુષ્ય જરૂર તેને સાર્થક કરવી જોઈએ અર્થાત મનુષ્ય હર દિશ ચિંતન કરી સહજ રૂપે આ સર્વા મનુષ્ય કાર્યમાં સદગેલા મસેરાથી એટલે આને સમજીયાત ઉકેલા નહી તો કોઈ કાળ ઉકેલ ના નિશિત મેં આ કર્યું શું કે ભ્રાંતિ ઉત્પન્ન થયેલી છે करे, थे थी नाठी। नाठी नाठी काम करे थी बस नाटकी नाटकी काम करे करे जाने से आम गई पड़ी गई पीछे पुण्य न प्रकार आवरण वस्तु जाएगी ज्ञान आपके ज्ञान आए किन तूटी जाए ત્યાર પછી પાછો સમસો થઈ જાય બે જુદું રે છે વિજ્ઞાન હોય કે આપડે મને એમ થયું કે આત્માને જે લતું હોય અરે આત્માને પ્રાપ્ત જ ના થાય આત્મા બોલે એટલું જ છે શું છે કોક કોક કોક જ જીવને વસ્તુ પ્રાપ્ત જ ના થાય ને આત્મા પ્રાપ્ત બોલવું એ મુશ્કેલી મહા મુશ્કેલી અહંકાર વગાડો તે વગાડનારો માણસ અહંકાર ને વધારે છે શું છે અહંકાર ને જે વગાડે એ અહંકાર ને વધારે છે બોલા <laughs> એક વાસ છે એકાકા છતાં રાતે ખેતર માં જાય તો કોઈ ના પાડે તો રાતે ઉતર જાય તો કોઈ ના પાડે તો ગાયો બેસો ના જાય થોડું બાકી હોય તો વાઈ જ નહિ વાઈ થાય આ મનુષ્યો જાય કરે ખેતર જાય જાતે આવું કપાસ ચોરી જાય છે કપાસ ચોરી જાય છે જમા મૂકી દે આતો એ તારથી ત્યાં ગયા હોય આપડે છે હા રઘવા કે અહિયા ટેબલ પર અને ઘણા થાય દાદા ઘણા હા ઉપાધિ એનો એક જ કારણ છે દાદા એમાં જાગૃતિ આવી એટલે પૂરું જમીન પછી જાય આરિયો લાયા બાર રૂપિયા ભાગ ની કિલોની જમકીને તમે તો દાદા ધીમે ધીમે જયારે કોઠે પડે કોમાન રીતે દાખલા તરીકે ગાય હોય દાદા ગાય હોય એને એનું નાનકડું વાછરડું હોય કે ચોવીસ કલાક એની જોડે તો ના જ રે ને વાંધો નહી પણ રઘવાનો વાંધો નહીં પણ એને ખ્યાલ હોવો જોઈએ કે અત્યારે હું જમવા બેઠો મારે કોર્ટમાં જવું એનો રઘવા મનુષ્ય મનુષ્ય વાઇલ્ડ કોશો વાઇલ્ડ કે એટલે રઘુવાટ જે છે એ કુંદરમભાઈ નો જે સવાલ છે ને એ અજ્ઞાનતા માં જે થાય છે એને અંદર રઘુવાટ લાગે છે જ્ઞાન હોય આપડે શીખે વાઈટ સારું ગાયા ગયા તો દાદા એક માખી નો ખ્યાલ લઈએ જીધા પડ્યા પછી આપડે પ્રવૃત્તિ માત્ર ચાલે હા આપડું જ્ઞાન લીધેલું હવે માસ રેકો એટલું પૂછ્યું કે ઉપયોગ માં શું ને પત્તા હોય તો એને તો ચાલે સાહેબ પત્તે બધી બદલી તે જુ એવું આ વિજ્ઞાન છે આપડે જુના વિજ્ઞાની એને કઈ વસ્તુ સ્પર્શ થતી નથી આ વિજ્ઞાન એવો નથી લોકો પોતે હોય અહમ બ્રહ્મા એવું નથી એને ના બોલાય શણવાર થયા પછી બોલતા ક્ષણ વાર પણ અનુભવ થયો હોય કે છૂટો છું તો પછી બોલ તો બોલવા નહીં અને બોલ્યા પછી ત્યાં બધે હૃદયનીમય અંદર બેઠો રમતા કેટલાક લોકો આખા શરીર માં છે કેટલાક લોકો આમ કે છે પરમાત્મો છે ને જે પરમાત્મ તત્વ છે તેને જે પરમા તત્વ છે તેને ઓળખા વગર આપડે ફોન જતા હોયે અને આપડી પણ આવી જબાઈ છે જોયા ના હોય અને તે છંદિર આપડે હમણાં આવતા હોય પણ ઓળખા વગર બોલાય કે જબાઈ રાજા આવો જાય જે આપો ઓળખું જોઈએ બોલે એટલી રેકડે ચાલે બધી મશીનરી લોકો એવું છે સાહેબ બોલ્યો હે બોલ્યો હે ભગવાન અરે ભગવાન શું અરે બોલે તો આવું કઠોળ ઉઠી બોલે કઠોલ બોલતો હશે આવું કઈ કઈ ભગવાન બોલે છે તમારું નામ છે તો બધા ચાદ તમે કોણ બોલા એ થાય આપણે અનુભવ થાય નિશાન